મેળવી લેવાની વસ્તુ ના પકડાય શું કહ્યું મધર જોડે સાધર જોડે બાઈક જોડે બધા જોડે ટ્રચર ના ચડાય કારણ કે રિયલ સંબંધો ટ્રેસર ચડત એટલે મારા બાપાને સમજ પડે તો જ મારે આમ કરવું નથી કરવું રિયલ સંબંધો તો હું એવું આ તો રિલેટી સંબંધ હું એમને બાપાને સુધારવા જવું તાર પેલા બાપાના બાપાને મારે કોર્ટમાં જવું પડે બાપા પછી વકીલની સાથે લે તો પાછું વકીલ તો કરવો જ બાપન સુધારવા જવું ત્યાં એનું સુધારવા સુધારી શક્યો નથી આ વર્લ્ડ માં એટલા બધા ચક્યા છે મારા મધર ના આ દોષ છે એનો ભૂલાવો છે ભૂલાવો જવું દીધું રહી છે જ્ઞાન લેવા આવી છે કઈ દાદા કશું કે એવું કઈ અમારા અત્યારે અમારી ઉંમરના છોકરાઓ બિલકુલ આગળ કશું દેખાતું નથી આગળ શું કરવું છે તમને શું જ પડશે નથી કઈ અમને ફરી આવો તારે કુહો કે છે તારતી બધા ભેગા કરી દર્શન કરી છું કે પારથી ના દાદા કે મેં ના સમજણ પૂર્યો સમજણ સાદી વગર ક્યાં જઈને સાદી વગર ચાલે એવું નથી ગમે ને સાદી વગર ચાલે ના પણ સહન ના થાય છોકરાઓ માં એવું પકડી લીધું એવું પકડ્યું લગ્ન કરીશું આવું આવું થઈ શકે આપડે બોલાવી શું કહ્યું થોડી વાર પછી ચક્કર ચાલુ થઈ જશે પાછું કઈ કઈ હૈયા ના ચક્કર દિવસ બંધ થઈ ગયું બંધ થઈ ગયું આ તો ચાવી આપે રાખવું ચક્કર એટલે પણ પછી છોકરાએ શું કર્યું આ લોકો પૂછ્યું નાસ્તો વાતો કરીને એડજસ્ટ થઈ જાય શું થયો અમાર માણસ નું મન ના પડતા સમાધાન કર્યું ચાલ્યા બાદ ને આગળ સુ કર્યા સમાધાન કરો નાસ્તો ચડ્યો હોય આપડે સમાધાન કરોડ મારી કિંમત શું કિંમત કઈ છે તારે મનમાં માની બેઠો ભાઈ બધા પછી વેચીએ તને ચાલ ન કોણ આપે તને ખવડાવવા માટે કોણ નવરો રાખે તને રાખે કિંમત પોતાની જાત ની માની બેઠો મારો કામ કરી વિચિત્ર છે એ વટ હતો નહિ એના વટ ખોડવો જ નતો પડતો એની મેરેજ વટ રે કેવું રે અને અત્યારે વટ ખોળતા ગયા નહિ રેલા તો છે થઈ જવું છે કેટલાક ને તો ભાઈઓ ને છે ગોલાબોલ થઈ જાર સુધી બોલતા આવું આપડા લોકોએ શોધખોળ કર્યું કે આ લોકો બહુ હાજર છે માટે દિવારી પર એવી કઈક ચીન્યો ગોઠવો દિવારી પર કઈ તાકાત તો જવાય હાથ જવું પડે દિવાળી દાડે હાથ માન્યતા જ છે ખાલી બિલીફ છે ખાલી બિલીફ જ છે તો આપડે કાયમ ની બિલીફ દઈએ કાયમ ની દિવાળી દે શું ખે આ છે ત્રણ છ ઓગણીસો પંચોતેર દાદા દર્શન બહુ ચીકણું હોય સંભાવવા નિકાર કરે ને પરમાણુ બધા ઉદાસી આત્મા પરમાનંદિત છે પણ એના ઉદાસી પરમાણુ ફરિયા દેખાય જતો એને દેખાય એથી કઈ નીચે વસ્તુ નથી વસ્તુ છે પણ આ ધુમ્મસ નહીં દેખાતું એટલે અહીં ગાંધી માં પ્રકૃતિ વાર કરી ફેરફાર થાય છે એવું અહીં આખો ઘણા ફેરફાર થયા જ ધોધમાર સાપે ધોધમાર બધું બહાર જેમ થાય છે ને એવું બધું થાય છે કેટલાય દૂર લાગી જાય કેટલાય જીવન દૂર લાગી જાય ને મરી જાય એવું બધા મનમાં બિલકામ કાબુ રે આ બાજુ કાબુ માં રેહતી આ બાજુ નથી રેતી જાણ્યા કરવાનું દિલ એકદમ ભરાય આવે જાણ્યા છે આત્મા છે કાબુ માં રાખવાનું કશું કાબુ પર સત્તા છે સસ્તા જ નથી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 એટલે આપડે આત્મ સ્વભાવમાં રહેવું આ બીજું બધું સ્વભાવ પરિણતિ છે પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય ગરમ થાય થયા કરે બી એને આપણે જાણ્યા કરવાનું આમ થયું છે આપડે ખબર ના પડે હે આપણે ઘરે થી બોલાતું ના પડે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 આપડે છે તમારું સમરણ કરે તો વિચાર ક્યાં ચાલે જાય છે હા એ સમરંગ કરે સમરંગ કરે તો આ જેમ ધુમ્મસ પડ્યું હોય ને એ બધી ધુમ્મસ જતી રહેશે સરસ ની બધી સરસ ક્યાં એને જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે અને આ બગડ્યા કરવું એ પૂતગલ નો છે ક્રિયા માત્ર પૂતગલ છે શું છે ક્રિયા માત્ર પૂતગલ છે એ પ્રકૃતિ ની છે અને આપડી સત્તા માં નથી પુણ્યક્રમ ની પ્રકૃતિ હોય તો આપણને એમ લાગે કે મારી સત્તા જ ચાલે છે પણ એ પુણ્યક્રમ ની પ્રકૃતિ છે બિલકુલ સત્તા ના રહે એટલે સત્તા માં લેવાની જરૂર દેહ પુણ્ય જરૂરી છે સત્તામાં છે એને છોડી દેવાની છે જે સત્તામાં છે ને તે છોડી દેવાની કાબુ માં છે તે છોડી દેવાનું છે આપડે તો જ્ઞાતા રસ્તા કરવા નથી આપડે આત્મા પ્રાપ્ત કર્યો એટલે આત્મા જ રહેવું જોઈએ મેળત નહી ખાતો જેમ દૂધ પાણી જુદું ખાયું અરે તેલ પાણી જુદું ખાય એવું છૂટેલ સુધું એટલે આપડે આત્માના ભાવ માં રહેવું આકાશ જેવું સૂક્ષ્મ છે કેવું છે હવે એને લોકો મારી બેઠા કામે કર્યું મેં રોંગ પિલિપ છે સુધી આવું આ પિલિફ સારી રહેશે જેટલી રંગ બીલી આ બધી રંગ બીલીફ આત્મા દેવો નથી આત્મા જ્ઞાની પુરુષો કયો છે તેઓ કેમ કઈ ફેન ફેન દેખાતા નથી મળે કઈ છે ના એ પણ એટલો બધો રે નઈ ભણે બે પાસાનકારક છે એટલા જ માટે છે હવે એકાગ્રતા થયા એકાગ્રતા વિષય બધું કહેવાય माने एक घाट ओडा से बारे काम करते थे એટલે दादा આ ગાંઠ ઓગળી જાય તો પછી આ વ્યવહાર નતી રહેતો ને આ ગાંઠ ઓગળી જાય વિશેની ગાંઠ પછી ટાકેલો શરૂ થઈ જાય વ્યવહાર સંપ પાસને દુષ્માન સંપ મતલબ સંબંધ બની જાય હા સંબંધ જ ના એટલે આકતળ ઓગળી જાય છે ગાંઠને રિલેટેડ છે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 જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બોજો જેમ ઓછો હોય તેમ સુખ રહે એવું સમજે જેટલો બોજો ઘટાડીએ એટલે માથા પર મફત દેજાનું કહ્યું હોય તો તાઇમળ લાવ્યો હોય તેને તાઇડમાળ નું દુઃખ હોય બેમાંડ લાવ્યો હોય તો બેમાં દુઃખ હોય અને કોઈ બચેરે લાવ્યો હોય તેને મોડા પર બહુ દુઃખ ના લાગે અને તાઇડમળમાં થઈ ગઈ બેઠો હોય તો મોડાત દેખાય ના દેખાય છે એટલું તને શાંતિ રહેશે એટલા કર્મ ચીકણા નહિ બનતા માટે મોક્ષ નથી સમજાય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 ભોગવે ના ભોગવે સારા સારા ભોજન હોય પણ એ જાણે કે ભોજન બહુ બહુ સારા ભોજનો રોગ ને આકર્ષણ કરે એટલે એ પોતે એમાંથી નહી પડતા સારું ભોજન થોડુંક લઈ લેક પેટ ને ભાડું આપવા પૂરતું એનું નામ પરિક્રહિત કેવાયું ત્યાગી ભાઈઓ ત્યાગી ભાઈઓનું જ્ઞાન આપ્યું એમને બોજો જ નહીં ને અને આ જ્ઞાન મળ્યું નાખે ને સંસાર ને સંસારી લોકોને કે સંસારી લોકો ને વસ્તુનો બોજો ખસેડવાનો રહ્યો તમારે આ કેપ નો બોજો ખસેડવાનો બે આ બોજો ઘટે પેલો બોજ ઘટે બઉ સરસ થી ભાઈ એવી સરસ જ્ઞાન માં આવી ગઈ તરત ના સર એટલા આનંદ માં આવી ગયા અને પાછું આહાર એ અમારે તો નથી અને પાછું હું જમવા બેઠો છું મને કહે છે અમને પ્રસાદી આલો મારી જમવા આજ માં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 થાય છે આ તો કરતા પદ માની બેઠા છે એ જ ભ્રાંતિ ઉડતી વધારે વધી એ આચાર્ય મારા જો સંસારીઓ કરતા તમારી ભ્રાંતિ વિશેષ વધી છે કરતા પદ માની બેઠા છે ભગવાને વ્યવહાર થી આત્મા કરતા કયો તેને નિશ્ચય થી મારી બેઠા શું થયું લોકો કે તમે જ આ પાલ તો કરતા એટલા માટે કહ્યું એનો અર્થ પોતે કરતા શું કર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 બે પ્યાલા થી કામ થાય એવું હતું સાફ કરવાનું તમારી ડોલે ભાગી દો પછી અંતરાય પર છે પીવાનું તો ઉપયોગ સદઉપયોગ કરો વસ્તુ તમારું જ બગાડી રહ્યા છે પછી પીવાનું નામ નામ સાધુ વાર બોપાળી નહી નાવાનું ના મળે જગત છે એનો દુરુદ્યો અંતરાય પડશે દોર્યું પાણી લોકો એટલા બધા દોરી દેતા હતા હજુ દોરત છે એક પગ તો પલાળ છે પછી કે છે મારે પાણી નથી મળતું નાવાનું નથી મળતું અંતરાય પાડ્યા તેનું ફળ આવ્યું એવું આગવા ઉપ આ વાત નીકળી ને તો આનો ઉપદેશ તો હોય ને સાચી આ પાણી નહી મળ્યા અંતરાય પાડ્યા છે નાનપણ મોટી ઉંમર ક્યારે અંતરાય પાડ્યા તારા જ બને અંતરાય પાડ્યા સિવાય તો બને નઈ ને તો ડોલે આવશે રજા આવે ની વધારે જોડાયા છે તો હિસાબ ઓછો લઈને એટલે અંતરાયક્રમ હોય નઈ અંતરાય નઈ હિસાબ જ ઓછો લઈને આયેલા અંતરાય થી નથી અંતરાયક્રમ નથી બધો લઈને અંતરાય તો જેને ઈચ્છા છે ના મળે તેને અંતરાય કેવાય મળે દો લાવીએ તો એ લાયા છે એટલું પાણી પાણી બધા લાયા નથી એમને પીવા જેટલું માણસ પીવા જેટલું લાયા છે વધારે મારજ જથ્થા લાયા નથી કારણ કે અપરિગ્રહ્યું ઘરે ને नकी करे कर सारू पड़े मरु मन से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 24 निश्चय पार्लामें सही सीको कोई गुम पद पड़े નહીં પણ નિશ્ચય કર્યા વગર જો કરો તો પાર્લામેન્ટ પેલા પેલા આપણે નિશ્ચય કરાવવો પડે બધી પાર્લામેન્ટ ડિસાઇડ કરી કે ભાઈ કાલે આવી રીતે છે અને કાલે આજ્ઞા આપી છે કાલે આજે આપણે શિક્ષા થઈ ગયા પાર્લામેન્ટ અમારી આજ્ઞા એમાં મજબૂતી આપે એ પાર બહુ મોટા સિક્કો કરી આપે આજ્ઞા વિવેક પૂર્ણ કરવી સતમથી વિહાર કર્યા બધા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 પર છે ને પરાધીન છે એટલે આપણા સત્તામાં નથી સમજાય ને મન ના બધા સૂક્ષ્મ સંયોગો છે એ પર્ છે ને પરાધીન છે એ મન ના ભાવો કેવાય છે શું કેવાય છે એ આત્માના ભાવો નથી મનના ભાવો એટલે મન પોતાના ધર્મ માં છે શું છે ના ગમતું હોય તો કોઈ ગાળ દે દીકરી આપડે કોણ ને કઈ સાંભળીશ નઈ તો કોણ કઈ બંધ સાંભળવાનું કોન નો સ્વભાવ જ છે એનો સાંભળવું જોઈએ પછી આપડે ફોન લેવો ના એ આપડી મરજી વાત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 પ્લેનુ રડારમાં તે વખતે જોનારો દિશા બદલી નાખે શું કરે કે આ દિશા થી આવી રીતે આપડે આ દિશામાં ચાલવા આવે એનો સદઉપયોગ કરવાનો છે એવું આ મન રડાર દેખાડે છે આપડે શુદ્ધાત્મા પહેલી જવું એમ શુદ્ધાત્મા શુદ્ધાત્મા પહેલી જવું પડે ને પછી એ જગ્યા જતી રહે ત્યાર પછી આપડે બાજુ એટલે એ દેખાડે છે શું કરે છે मन बीजे कहीं जगत नजर सूद ना तर <स्थिस्थी> आकार नाता दस्ता छे कह न तो आप खुबा बैठी जाए दादा आज मन जय कहे तार कहे એવા સંજોગો દેખાતા તો જ બોલે શું બોલે નહી તો બોલે નઈ પણ સંજોગો બધા જેવું દેખાય છે આ રડાર કાઢી નાખું છે આપડે રજાર તો જોઈએ એક માસ તો મને કેટો ભોકાણી કરીને એક મોટો લેખક હતો તે આવીને મને કે દાદા મારું આ મન કાઢી લો તો મને બહુ આનંદ રહે છે તમે લેખક છો ગોકાણી થઈને લેખક છો નાના બાળકો ના બોલો પછી ફાયદો શું નુકસાન શું થશે પછી તો આનંદ થાય નાઇન્ડેડ થઈ જશે ને તેની દવા નથી હોતી બઉ સરસ સાન ચાલુ એ રદાર નું કામ કરે છે અને એવું હોય તો આપડે ગુફામાં ગાય છે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાતમાં આપડે કઈ થઈ ગયું એક્સિડેન્ટ તો આપડે શુદ્ધાત્મા આપેલું નુકસાન જ ને એ દેખા છે ભય બતાવે નથી ગમતું બિતાવે પણ આપડ ને તો ભય બતાવે એટલે આપડે શું તાપમાન જેવું જાગૃતિ જેમ પેલો પ્લેન વાળો મીઠા દિશા બદલી નાખે છે ને એવું આપડે દિશા બદલી નાખે આગલી હવે પછી સાયન્સ રહેશે ઝંઝાળ બદલાયા કરે અને ભાવાર્થ તેનું તેજ જ માટે જ્ઞાન બદલાય નહી જ્ઞાન પ્રણેય આવે જ્ઞાન જ છે અને અજ્ઞાન પ્રણેય આવે ક્યારે કોઈ નથી આ લોકો જે અજ્ઞાન આખી દુનિયામાં એકાદ માણસ ને કોક હોય અને આવું અક્રમ વિજ્ઞાન તો પડે આમાં સદી એક કલાક નું વિજ્ઞાન લઈને મોક્ષ ચાલી છે અને મોક્ષ થયો દીખ્યો અને ભિક્ષા ફરી આપડે સંસારીઓ નો વાંધો નઈ કારણ કે જે હજુ પેલા ગુંઠાણા ની બહાર નીકળ્યા નથી એ બીજા ગુંઠાણા વાત કેવી રીતે કરી શકે તો એ તો ખાલી આ ખાલી બુદ્ધિ ના ખેલ છે શું કરે બળાપો કરે શું કરે અને રામ સામી દિશા થઈ જાય છે બુદ્ધિ હંમેશા સંસારમાં ભટકાય ભટકાય કરે અને જ્ઞાન મોક્ષ પણ લઈ જાય તે થાય આ બેનું કુતરું ગામ પડી છે તે ને ત્યારે તેમ પણ છે તેઓ એતો આ તો જેને ખબર આવી જ્ઞાન જાણવા માટે શું કહેવાય છે પરમ વિનય ધર્મ છે બરોબર છે પરમ વિનય શું કે જેવો વિનય ભવો ઘટે જો તું જ્ઞાની જાણતો હોય તો તું પરમ વિનય જા ના કારણ માં પુસ્તક વાંચી પછી આપણને છે બધું પૂછવાનો અધિકાર છે મારા પૂરતી જોડે થોડીક તકલીફો હોય છે ને હે મારા જોડે થોડીક તકલીફ એ લોકો પોતાની હોય છે ટીકા થાય ને ત્યાંથી અહિયાં દોડી ને આવે એને દસ માઇલ ચાલવું પડે છે ને કે જેને સત્ય દેવતું ટીકા થી ડરે સત્ય નહીં પામે શું કહ્યું હજી દાદા એટલી તૈયારી જીવ ની હોય પ્રભુશ્રી તો આખો સંગઠ પણ એમને સહન તો ઘણું કરવું પડ્યું પ્રભુશ્રી ને સહન તો ઘણું કરવું પડ્યું એનો લાભ છે એ પોઝિશન પ્રમાણે આ સહન તો કરવું પડે અને એનો લાભે મેળવ્યો એ વાત થાય તો એ અંતરાય તૂટતા નથી એ શું થાય છે બાર વગર ના અંતરાયું પરમ વિનય ઉત્પન્ન છે આજે માન કહી દીધું પરિગ્રહવાનો છે તમારે કેપ નો પરિગ્રહ ખોડવાનો છે ભરેલો કઈ આત્મા આત્મા છે તો કેપ ના હોય આત્મા છે ત્યાં કેપ હોય નહી આત્મા નથી ત્યાં આત્મા થી વેગડા કેવાયારીઓને ક્યાં પહોંચ્યો એટલા આત્મા થી નથી અને જે કે આત્મા થી અત્યંત વેગડા તે અંતરાયું કે અત્યારે એટલા વેગડા ને કામ થઈ જાય છે ઉપાસય બંધ ન થાય તમને ખબર છે આપડે જયારે ડુંગરજી મહારાજ ના મારા તરફ એકલા જ પાછળ રેવું પડે એક નિયમ છે એટલે એ ચાર સાધ્વીઓ સાથે છે એકને રાખ્યા ત્રણ આવ્યા બાકી પાંચ માં ત્યાં ઉપાસ એમને છોડ્યા આવી તો પાંચ સાધ્વીઓ એકને છોડ્યા છે ચાર આવ્યા આ તો આ તો ઉદયકર્મ કરાવે કે ન્યાય કર્યો અને વ્રત કોનું નામ સિવાય વ્રત તો આ દાદા ને પંચે પાંચે મહાવ્રત વર્તે છે એ જો એ મહારાજ ને સમજવો પડે કે હોસ્થાન માં રહેશે મહાવ્રત વર્ષે મહાવ્રત વર્તવું એ શું છે કારણ કે જેને પૂજગલ પરિણિતિ જ નથી થતી બરોબર દાદા વ્રત વ્રત ત્યાં પરિણતી ને ભૂજગલ પરિણતિ નહીં આજે ભગવાન એમ કે છે કે આઠમા ઉપર નો કોઈ રૂટ નથી ગુણસ્તાન ની જ્યાં વાત કરીએ ત્યાં સાતમા ગુણસ્તાન આગળ વધી શકાય એવી હાલત નથી આ કાળ એમ કે છે હા પણ એમ કે છે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 સાધુ છે અને માથે લોટ બોસ કરેલો દેખાય છે અને આત્મા સાધુ મહારાજ છે એટલું વ્યવહાર થી જયારે દેખાય ને ત્યારે ભગવાન સઠ્ઠું ગુમખાણું જોયું સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષય કેવું નહી ન થાય ત્યાં સુધી ચોથું નથી પાંચ મેં અગિયાર સુધી ક્ષય કરવું સાત નહી ચાર ચાર આનંદા નું અને ત્રણ સાઈ તો જાય તા થાય કેવી થાય સાત બાર ભાઈ ને मिश्रमोहिनी तो ये मिश्रमोहिनीमोहि नेत्रोनी ने संयुक्त मोहिनी बात बेटे पांचमा प्रश्न कर्मनी के પાંચમે પણ પાંચમે કોઈ છે જૂથો વ્યવહાર એટલે શું કે ભગવાન કે ઉપર જે દેખાય છે એ વ્યવહાર કે છે કે આ જય નો થાય બધા પાંચ ના ગુટાળામાં એમ તો નહી દાદા એમ તમે કહો છો ઈ તો બરોબર નથી લાગતો એનું કારણ તમને કહું કે જોઈ નહીં અપ્રત્યાખ્યાન તો આપડે જાણીએ પાંચમો છે પાંચ બે મારું કહેવાનું કે એ નિશ્ચય ના કેવાય ગુણો અને આ વ્યવહાર નું આ બહાર જે જુઠ્ઠું દેખાય છે વ્યવહાર ભગવાને શું કહ્યું લોક દેખાય વ્યવહાર અત્યારે એક મહારાજ આચાર્ય મારા છતાંય મોટા મોટા હોય રામ વિજય જય સચીરા જેવા મોટા હોય જેવા જય સચીરા મહારાજ ને એમની જોડે બીજા મહારાજ આયા તો કોઈ પૂછે કે આ બે ગુંઠાણ શું તમાર કેવું બે નું વ્યવહાર છું આવું કેવું બોલો છો આ મારે તો આવું મોટો મોટો શાસ્ત્ર શાસ્ત્રો સમય નાખે એવા છે તો હું કઉ્યા પ્રગાડ થયું છે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 દુર્ભવ્ય માંથી ભવ્ય ભવ્ય સુધી આવી જાય છે અને ભવ્ય સુધી આવે છે ત્યાં દુર્ભવ્ય તો સારા ભગવાન સંસાર્યું ભગવાને કહ્યું કે બઉ વિશાળ છે શંકુજી દર્શન આપડે આ બારમી નિશ્ચય માં મૂક્યા બાર માંથી પડવાના નહિ ને હવે બારમી નિશ્ચય માં મૂક્યા અત્યારે